બીજી ત્રીજી દિવાળી દિવાળી તને ભાવ થયો છે તો મને ભાવ થાય મૂર્ખ કે ભાવ થયો છે ભાઈબંધ ને ભાઈબંધ મિત્ર મિત્ર એને એમ ભાવ થયો છે તમારા ગુરો કેટલો રે તો મને ભાવન થયો પરમાણુ તેથી તેથી ભગવાન કહેલું ને કે શંકર ગોત્ર ક્ષત્રિયો બુદ્ધિ નો પાંચ વાક્ય હોય પાંચે નહી હાજી બધું ખ્યાલો ઉદય ઉતરે દાદા હાથ નું નથી હમણાં એ વાત ઉતરે એના માટે ઉદય કર્મ જોઈએ તો બુદ્ધિ વાત પેલી ઉતરી જાય લોકો નથી ને હાથ ની વાત સાંભળવામાં આવી હોત ને તો શુદ્ધિકરણ થાય બધી બુદ્ધિ ની વાતો તર્કે ચઢાવી દીધા બુદ્ધિ વારો બીજા બુદ્ધિ વાર ની વાત કરે તર્કે ચડે અમુક જ જાત નો ખબર બીજી બધી ધર્મ ખબર નઈ કેવું અહી ચોખું બહુ સારું રહેશે કેતા આરતી દર્શન ઠંડેક વર્યામ એટલે વિપ્રમ એટલે આ સંસારમાં મેન્ટલ હોસ્પિટલ માં ના મોકલાય અને ઘરમાં ઘરમાં ના ફાવે ઘરમાં બેર પડે નહીં હોસ્પિટલ માં ચાલે નહીં ઘરમાં બેર પડે નહીં ના પેલા એને માટે લાયક માટે લાયક નહીં ત્યાં આગળ લાયક થાય ત્યાં વિભ્રમ છે વિશેષ ભ્રમ થાય ક્રાંતિ તો છે વિશેષ ભ્રમણા બી જયારે એડજસ્ટ થાય નહીં પછી તો મેન્ટ્રોલ હોસ્પિટલ ના થાય મેન્ટ્રલ હોસ્પિટલ એટલે જેને જે સ્થાનક જોયે છે તે મળી આવે છે દરેક ને પોતાના હિસાબ સ્થાનક બધું મળી આવે આ દરેક સ્ટેશન પરથી ગાડી ચડતા છે ને પેસેન્જર નહીં ચડતા એ બધા મુંબઈ થી જતા છે ને ને અંતર શાંતિ ના અનુભવી બાહ્ય શાંતિ બાહ્ય શાંતિ બ્રહ્મા જ કેવાય શાંતિ મળે છે બઉ થઈ દિવસો જાય ને તારે આપઘાત ના કરવું પડે ને આપઘાત કરવા ને આની પર્યા હોય તારા દિવાળા ને કારણ કે ગયડા અને નાના છોકરા જ્યાં સત્ય વસ્તુ હોય ત્યાં જ બેહી શકે બેહી ના શકે એમને જમ્પો થઈ જાય સત્ય વસ્તુ હોય ત્યાં જ બેરિયા બે ના શકે નાનો છોકરા જ ના થાય જતું રે મણિલાલ બધા ગયેલા રહી ને હિન્દુસ્તાન માં મળી આવ્યો છે બધા સાધન તો બધા મળી આવે છે તે પાછા ફર્સ લાશ નહીં સરકલા છે બગડી ગયો પૂન છેલાયા કરે છે પૂન પાપના ઉદય છે તે ઉદય ના આધારે ચલા કરે છે પંદર ભવે તો ઠેકાણે આવે ને મોડા માં મોડું પંદર ભવે તો ઠેકાણે આવે ને પંદર પંદર માં ભવે મોડા તમારા મિત્ર આયા એવું કેવું આપડે તમારો ભાઈ આવે તો એમ કેવું ભાઈ આયા વાતો કરો સેફ થી વાતો કરજો કઈ જેવી વાતો કરી તાલી બાલી બધી દેવાય તાલી દેવાય કે બેતાલી તારીખેલી ભગવાને કહ્યું છે ડ્રામા નો અનુભવ થાય તારે સાથે થઈ ગયો પછી આવું કરે રડે પછી શિક્ષા દે ને મૈયા તિંગળા હાથે હાથું રડે અને આ ભરતું ને પૂછીએ કે તું હાથું રડતો હતો અભિનય કર્યા ની એનું નામ આત્મા છૂટો કેવાય બધી જાતના હોવાનું કરવાનું બધું વાતો ચિત્ર બધું કરવાનું તમે નથી કરતા પડે જોડે વેપારી આવે તો કોઈ વિભંગી માણસ આવતા એ અમારી જોડે કરી શકે નહીં ચૂપ થઈ જાય બોલતી બંધ થઈ જાય એની એના આપણે તું કઈ પૂછ તો પણ બોલાય નઈ એનાથી આ તભંગી કે બોલતી બંધ થઈ જાય હાર્ટ ઉપર આવી જાવ બુદ્ધિ આ જગત જયારે બુદ્ધિ બુદ્ધિ નો પ્રચાર છોડશે હાર્ટ ઉપર આવશે તારે પાછું કઈ સરળ બુદ્ધિ પર આજુના આઈડિયા બધા બુદ્ધિ બુદ્ધિ પર નહીં પડેલા અને હાર્ટ ઉપર રહેલા એમને આગળ જવાની જોડે વેળ ના પડે એટલો બુદ્ધિ પર જ પડેલા આ ઓળખાવું બહુ અઘરું છે વસ્તુ ઓળખાણ પડે નહિ આમાં બુદ્ધિશાળી તો બુદ્ધિ થી માપ કર્યા કરે બુદ્ધિથી માપ કાર કરે એટલે બુદ્ધિથી તોલાય એવી વસ્તુ નથી આ એ બાજુ ગમે એટલી બુદ્ધિ વાપરાતો બુદ્ધિ તોલાય એટલું કે લક્ષ્મ ના કરેરેક્ટ જોવાનું ઇન્દ્રિય થી બધા વ્યવહાર કરો આઠો મિશિન ચાલશે ઇન્દ્રિય થી વ્યવહાર કરો સમજ્યા નહી તેથી દાખલે શું થયા છે કોઈ ના કોઈ ના દુઃખ થાય વાતાવરણ ઉભું કરીએ આપણને દરુ હુ અ ગુજરાત જાણતા થોડા જાણતા હોય ઇધર બંબઈમાં રહેતા આપણે કોણ હે કે જાણને કે લઈએ જાણને કે લઈએ કલ ટાઈમ હે તો આપણી ચડી જઈએ કલ આજ તો કોઈ રસ્તા નથી કે છે કે ભગવાન કહે છે કે આપણે ખ્યાલ નહીં બરાબર કોસ્ટ ક્યાં આપણે ભાડે કાઢ ભાડા પડતા દેવા પડતા રોજ ભાડા દેના પડતા ભાડા લેના થોડા એ ભાડા અચ્છા હૈ ભગવાન કી પ્રસાદ કરેલા થોડા કુછ લેના સચિદાન ભાડે કે રૂમમાં રહે ભાડે કે રૂમમાં આપને રહે ભાડા ક્યાં દે એકતા ભાડું નથી આપતા રોજ રોજ ભાડું આપ્યું એક ભાડું ઉધાર ના રાખે સાધુ સંધ્યા ઉધાર રાખે એટલે આસપાસ કરે ઉધાર રાખે માણસ સુખી થવાના નહિ કાયમ અને ઉડતા બદલ થઈ જવાનું આ છોડી દેશે આ તો વ્રત વ્રત કરશે ત્યાં લોકો છે આ કેમ ન કે જુએ છે એના અલુ ગુલાબ લે છે કેના લોકો થાકેલા છે એ થાકેન કંધાઈ લે છે કંધાઈ ગયા થી સારા તે સારા માનસ તો બહુ પડતા નથી સમજુંવાનું જો વિચાર કરીને નહી પડતા બીજા સામાન્ય પર જ આવું પડે ક્યાં બોમ્બે જુગે છે તો આ પ્રશ્ન તો તો બસ એ સુધી બતા મને ખરાબ થઈ જાય માં ખરાબ થઈ જાય દી વાત કરી દી બહુ હે પરમિશન આપતા જ નથી સાધુ થઈ ગયા છે નહી રોતા બજાર મુ કેવલ કૃષ્ણ કેવલ કૃષ્ણ કેવલ કૃષ્ણ બાકી નામ અચ્છા કેવલ કૃષ્ણ નામ અચ્છા માપને રખ દોટ બોલાય જે પછી એ ના આવે પેલું હોય તો સુખ ના આવે ઉપાધિ ચાલે આપણે તે રહીએ છીએ કોશિશ કરીએ છીએ કોણ તમારી સંભાર કોણ રાખે છે કોણ ની તમારી પતિ પત્ની ની સંભાળ રાખે પત્ની પતિ ની સંભાળ રાખે પણ દર્શન નથી હોતા આવતા દર્શન જોઈએ દર્શન એ રસ્તો જોઈએ બરાબર ખુદા ખુદા કયા કઈ કોલ માં રહે છે તમારે ખુદ ની અંદર ખુદ ની અંદર રહે છે એને ઓળખાણ પડે તો ખુદા ઓળખ થાય ખુદ નું પડે તો ખુદા મળે આપણને બે ના ધણી છો જ કોણ છો તમે કાકા થાય કેટલી જંજાળો છે તમને એ જંજાળો માં ફસાયા છે એક જંજાળ છે પેલી માથરી ની જાળ હોય છે તો એક હોય છે અને આ ચાલો બહુ ભેગી થાય એમ જંજાળ કહેવાય કૃપા એમની કૃપા થી કૃપા થી બધું પ્રાપ્ત થઈ જાય ખુદ નું ઓળખણ થઈ જાય ખુદ નું ઓળખણ ખુદ ઓળખણ કરવાની ઈચ્છા થઈ હતી તમે પેલા તે થવું જોઈ ને ખુદ ની ઓળખા બેન નું નામ શું પૂછતી નહી તું તો શું નામ હતું જરબાનું કરું તારા ફ્રેન્ ડાક્ટર ને લઈ આવી એટલે ડાક્ટર પેથી ડાક્ટર ને દેવને આ જ્ઞાન આપી દીધું ઉદાહરણ થઈ ગયું પછી થઈ ગયું શાંતિ વિલાયત ના થી દે કે સાહેબ મમ્મી પહેલા આપની આપની ખુદ ની ઓખાણ થઈ જવાય ને હે સેલ્ફ ફ્રીલાઇઝેશન આ બહુ સારા પહેલા સે બેન કહે છે બેન કહે કે પહેલા સેલ્ફ ફ્રીલાઇઝેશન સહો જોઈએ ને હે પહેલા સેલ્ફ ફ્રીલાઇઝેશન સહો જોઈએ એનું થાય નહી ને હા એનું થાય નહી તો બળ નહી એ તો સેલ્ફ રિલાઇઝ તો જરે મળે ને ને આ? એમની કૃપા થાય બધું કામ છે શું નામ હતું બધા બેઠા બસો માણસ બેઠે ઔરંગાબાદમજી શું બોલા મારે આ દાદા ને ઓળખો આ દાદા કોણ છે એમ અમારા પેગમ્બર ને તેના પેગમ્બર ને તેના પેગમ્બર છે હા બધું વસ્તુ આપી દેશે દે છે તમારે એવી ઈચ્છા છે હા જીવાની પૈસા પડતી રાખતા નથી કશું રાખતા નથી તમે રાખતા નથી અને તેનાથી જ રિયલાઈઝ થઈ શકે છે ખોટું નથી કેતા ક્રિએટર ઇઝ કરેક્ટ બાયર વ્યુ પોઈન્ટ એક જ આદમી જાણતા નવી વાત સાંભળવાની મળે ને તમે સમજાય છે આપડે બંધાય છે તો ઈશ્વર ની શું જરૂર પડે અમારી જરૂર જ શું અમારી એમતું હોય તો કમલ મજૂર કહેવાય આર્કિટેક્ટ કહેવાય ભગવાન તો જમા કોઈ ના સતરાય નથી જમે નથી રાત થવી પડી કાલે કેટલા કાલે કાલે કાલે મારી મુશ્કેલી સમજાય ધ્યાન આપણ રાખી ઉદાસ ભગવાન ભગવાન ને બનાઈ નહીં ભાઈ બજલ છે ક્ષ થઈ જાય પ્રકૃતિઓ ક્ષય થઈ જાય અમુક બીજી પ્રકૃતિઓ દબાઈ ગયેલી હોય તે સમજણ થાય થાય એ સમજણ થી સમજતી પણ સયો વ્યવહારમાં વપરાતો શબ્દ છે આપડે તરત ચેતવડી આપણે ચેતણી આ બધા ને વારેકડી એટલે ત્યારે ઉકેલા આપડે અત્યારે જે ચાલે છે ને તે જ બરોબર છે આનંદ પ્રસાદ કેવાય એના પ્રસાદ કેવાય અત્યારે આનંદ પુરસાદ કેવાય અત્યારે કોઈ વસ્તુ ને પોતાના ના માનવા બહાર જે ઉત્પન્ન થયું પોતાના ના માનવા એને પુરુષાર હું કરું છું હું નથી કરતો હું કરું છું એવું બહાર ના ઉત્પન્ન થાય એને પુરસાદ કેળાય આ પુરસાદ જુદો કે આ પુરસાદ બહુ આગળ છે પુષાક ચાલે ને એટલે ઘણું કેવાય આ બે વાત કરી જુદી વાત કરી અમુક જ માણસો ઉત્પન્ન થાય અમુક થાય તૈયાર થયેલો માલ હોય ને પ્રમાણ વધારે પડે હા હોય એટલે તમને તો આ એ વાત આપડે પહોંચાડી દઉં ને આપડે અહિયાં આગળ હું કરું છું કે વ્યવસ્થિત કરવું છે આ મારું બંધ રહ્યું છે ગુજરાતમાં ઘણી વાર છે જરાક લગ્ન હોય સાદી બાદી હોય તો મૂર્તિ કરે લગ્ન ના હોય તો પી આવે જેમ તેમ કરીને ટાઈમ પસાર કરી નાખે ને આવતો ભરો ખરાબ બાંધાટ તફડાટ તરફ જાય દરિયામાં પડી જાય દરિયા દુઃખી છે ગારો પડે થાય ઘરમાં સુઈ રહે ગારો પડે થાય ઘરમાં સુઈ રહે બહાર હોવા જાય પરત હોવા જાય તરફડાટ બધા તરફડાટ છે આ તો વધી જાય તાર ગુમ પાડે છે પણ આનું હાલ નથી એટલા ત્યાં લાવવાના નથી જુવાર લેવાની તૈયાર રોટલી મળે છે તો એક લખો દખો એક જ કારણ પોતાનું અજ્ઞાન જાય એવું નથી જ્ઞાની સિવાય જ્ઞાની જ્ઞાની હોય ને દુર્લભ દુર્લભ દુર્લભ પ્રભાવે દુર્લભ કહ્યું બહુ થાય કરે નહીં તો ઘરની આપડ ગળે ના કરે તો કેળા ના આવે તમે બહુ થાય પાર વગર નું જ્ઞાન માં દેખાય ને તેથી કરુણા આવેલું નહી અમેરિકામાં આખું માખણ છે ઘી છે બધું ખાવા પીવાનું સાધાનો મેળો ચડે ને સરફડાટ તો માટે સરફળે ન મોત છે જ કઈ આખો મરેલો જ છે પછી મોત ક્યાં આવ્યું છે આમ તો કઈક દુઃખ આવ્યું વેપાર માં શું કરે છે આ બાજુ દિવસ થાય તો આ બાજુ રણ થાય અને કેમ કહીને લોકો ને આ ઘેર બેઠા રૂપિયા જગ્યા નથી કઈ વસ્તુ એ બધો બોજો છે રમત છૂટી ભાગી છુદાય આ ભાગી છૂટવાનો માર્ગ છે આ મોક્ષ માર્ગ નથી શું છે સંભાવે ભાગી છૂટવું છે સંભાવે ભાગી છૂટવું અમારે ભાગી છૂટું છે ને આવતો છે સર આ લોકોનું કલ્યાણ થાય એટલા માટે મારો એમ છે કે અમે મોખ મળી ગયેલો હોય એટલે નહીં તો આ બોધે તો કામ નહીં ને ખાવું ખાવાનું બધું ઓછો લાગે ખાવું કંડાશે આ બધું આ બધું આ બધાને લક્ષણ કહેવાય ખાવું કરજે અંદાજે અંદાજ થાય છે ખાસ શું આ બધાને લક્ષણ કહેવાય તો ખાસ શું બરોબર શાંતિ રહેશે કે ને તમારે સમાજ રહેશે શાંતિ રહેશે અને કામ આપ એના માટે મેં લખ્યું છે યાની કે ભગત ક્યાં સત્સંગી આપે ક્યા ક્વેશ્ચન કર્યા જવાબ દેવ હૈ હા બરોબર તબી ક્યા સબલ ક્યા પૂછતે મેચના દાદા ભગવાન હૃદય બસા મેચના દાદા ભગવાન મેરે હૃદય વસિંદે કે દૂર યબલો પૂછતે હૈ દાદા ભગવાન તુ હાર હૃદય મેં બસતે હો દૂર બસ દાદા ક્યાં જવાબ દેતા તમે અમારા હૃદય માંગવાન ક્યાં જવાબ દેતા દાદા બોલતા બચ્ચા આપના મન ખોજ કે દેખ મેં તોમ રોમ માં વસા તું તારો મન ખોઈ જો તારા રોમ રોમ માં હું વસેલો છું कोल अब पास बैठा, नुँ। नुँ। दादा कोल बैठा हुआ है पर दिखाई में नहीं पड़ता है है મેં તું પૂછના લાદા ભગવાન મેરે ક્યા મતલબ હૈ દાદા પાસ મે અઈ આ દાદા ને કે હમ પૈસા ઉઠાય કોઈ આતા દાદા થી કે હમરામ હોય લડકે શાદી હો જાય એના ચાઇસ કે લી આ ચાહી કે હમરા જીવન કસે સફળ કોઈ કે મારા છોકરા નું લગ્ન થઈ જાય કે પૈસા મળે એટલા માટે દાદા પાસે નહી આવવાનું પણ દાદા પાસે એટલા માટે મારો જન્મ સફળ થઈ જાય દાદા ક્યાં બોલતા આગેમી જોત બચા તેરાબર મેં કમ મિલું તુમકો જબ તમ પ્રેમ કી જોત જગાવો પ્રેમ થી મુજે યાદ કરો मैं तुम्हारा क्या ये सत्संग वाले क्या बोलते हैं है <laughs> आप बताओ सु कहे छे हम लोग मैं माया आप समझता है ये तो हिंदी है <laughs> मैं अनजान हम अनजान है हमको कोई विधि मालूम नहीं है आपकी ये जो माया है उसने हमारा मन मोह लिया है આપ ક્યા કે સજા દે મા આપદી બચાજી મેના બચા તેરે રોમ રોમ ભરપૂર બોલ બસ દસદીની મારી અખા દે કસૂરવે પ્રેમ્યોત પ્રેમ જોત જગા લચા તેરા સાહેબ આસરા હજૂર વે પ્રેમ જોત પ્રેમની જોત જગા લચા તેરા સાહેબ આસરા હજુર વે મેં અનજાનની કોઈ ના જાનાજાન વિધી કોઈ ના જાનારી માયાને મોયા સંસાર વે તેરી માયા સંસાર વેસન માયા આપ દી બચ્ચાજી દાદા પાર ની માયા કરતી ભગત પૂછતા હે ભાઈ તો સંસાર માયા મો કરું તો એ જવાબ દે જી દાદા કે સાથ પ્યાર માયા મો નહી શકી અમે પૂછીએ છીએ કે અમે શું કરીએ તો દાદા કહેના દાદા જોડે પ્રેમ